માથીની લખેલી સુવાર્તા એનો ત્રીજો અધ્યાય માથીની લખેલી સુવાર્તા અધ્યાય ત્રીજો અને તે દિવસોમાં યૌહાન બાપ્તીસ્ટ પ્રગટ થયો ને યહુદીયાના રાનમાં ઉપદેશ કરતા એમ કહેતો કે પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે કારણ કે જેના વિશે યશાયા પ્રબોધકે કહ્યું હતું કે રાનમાં પોકારનારની એવી વાણી કે પ્રભુનો માર્ગ તૈયાર કરો તેના રસ્તા સીધા કરો તે એજ છે અને તે યૌહાનના કપડા ઉંટના રૂઆના હતા ને તેની કમરે ચામડાનો પટ્ટો હતો ને તીડો તથા રાની મધ તેનો ખોરાક હતો ત્યારે યરુ તથા યહુદિયાના તથા યરદનના આખા પ્રદેશના લોકો તેની પાસે ગયા અને પોતાના પાપ કબૂલ કરીને તેઓ યર્દન નદીમાં તેનાથી બાપ્તીસમાં પામ્યા પણ ફરોશીઓમાંના તથા સાદુકીઓમાંના ઘણાને તેનાથી બાપ્તીસમાં પામવા સારું આવતા જોઈને તેણે તેઓને કહ્યું કે ઓ સર્પોના વંશ આવનાર કોપથી નાસવાને કોણે તમને ચેતવ્યા તો પસ્તાવો કરનારને એવા ફળ આપો અને તમારા મનમાં એમ કહેવાનું ન ધારો કે ઇબ્રાહીમ અમારા પિતા છે કેમ કે હું તમને કહું છું કે આ પથ્થરોમાંથી દેવ ઇબ્રાહીમને સારુ છોકરા ઉત્પન્ન કરી શકે છે અને હમણાં જ ઝાડોની જળ પર કુહાળો મુકાયો છે માટે દરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે ને અગ્નિમાનન ખાય છે પસ્તાવાને સારું હું પાણીએ તમારું બાપતીમાં કરું છું ખરો પણ જે મારી પાછળ આવનાર છે તે મારા કરતા સમર્થ છે ને તેના ચંપલ હું ઉતારવા યોગ્ય નથી તે તમારું બાપ્તીસમાં પવિત્ર આત્માએ તથા અગ્નિએ કરશે તેનું સુપડું તેના હાથમાં છે ને તે પોતાની ખડીને પૂરેપૂરી સાફ કરશે ને પોતાના ઘઉં ભંડારમાં ભરશે પણ ભૂસુ ન હોલવાનાર અગ્નિમાં તે બાળી નાખશે ત્યારે ઈસુ યોહાનથી બાપ્તીસમાં પામવા સારું ગાલિલથી યર્દન નદીએ તેની પાસે આવ્યો પણ યૌહાને તેને વારતા કહ્યું કે તારાથી મારે બાતીસમાં પામવું જોઈએ ને શું તું મારી પાસે આવે છે પણ ઈસુએ તેને ઉત્તર આપ્યો કે હમણાં એમ થવા દે કેમ કે સર્વન્યાયપણું એમ પૂરું કરવું આપણને ઘટાડ છે ત્યારે તેણે તેને બાપ્તીસમાં પામવા દીધું અને ઈસુ બાપ્તીસમાં પામીને તરત પાણીમાંથી નીકળી આવ્યો અને જુઓ તેને સારું આકાશ ઉઘાડાયું ને દેવના આત્માને ની પેઠે ઉતરતો ને પોતા પર આવતો તેણે દીધો અને જુઓ એવી આકાશવાણી થઈ કે આ મારો વારો દીકરો છે તેના પર હું પ્રસન્ન છું